અને કેતા કે જો એરોની સત્તા લે છે કે જો એરોની સત્તા લે છે અને કેતા આત્મિકી જોવી જરા કહી શકે જો રહે છે અચ્છા આપકે નિયત સહી દ્વારા જ નિશ્ચિત થઈ ખખળળમ સોવાંદ પારૂ ખૂપતાંમ જેબાં઱ઈ ખાળ્હયાઈં? ખ૾ળચ્યાા કાળાાગ પા�ાપર પારાબો ઓારાંપ દાદા ભગવાન માં પ્રગટ થયેલી છે દાદા ભગવાન રૂપે પ્રગટ થયેલી છે એનું છે એ હિન્દુતા કે ધર્મ એક રાષ્ટ્ર એકાઈ પર હોય છે દરેક દેવકે ભગવાન બરમાતા પરના નામ લઉં અને એનો જય કરે Amen. Amen. Amen. એ જ આપણને it <laughs> Yeah. Uh -huh. ઘણું ઓછું કરે ઓછી કરી આટલા બધા ચાલુ આચાર્ય કોઈ મળે નઈ કોઈ ના મળે એવી રીતે ના મળે આત્મ જ્ઞાન જોઈએ કેવું આત્મ જ્ઞાન જોઈએ કોઈ મોક્ષ ના હોય આત્મજ્ઞાની આત્મજ્ઞાની ના આશ્રય વાન એ આશ્રય વાન થયેલા શું થયેલા ત સાતબલા કરો તો મહારાજે ઓ મારા બેટા પુત્ર દે કે રે દેહીયા તો ગસલી કેતમાં પાસરમાં રાખને એ રીતેમાં ફોર થાય નનકારમાં રહીને આવી રીતના તો ના થાય પણ આવી રીતે કર તોય ના મળે હિત તો તે બસ એના માટે શું કરું કે એના માટે શું કરું એ તો પહેલાએ કહી દીધું કે પુત્ર અગાઉ ચાર વેદ બને તો કદું ફાયદો મળે નઈ સીટ ઇઝ નોટ સેટ કે વેદ રીત બોલે ચાર વેદ રીન બોલે ધોઈ જગિ હોય ને બુદ્ધિ છે તો બુ ના જ્ઞાની હોય તારે સારું બુદ્ધિ અને તેનાથી એનો ભય છે પૂર્ણ રૂપે પણ સંસાર પણ સંસાર જ છે તો મુક્તિ ના મુક્તિ માની હોય છે બીજે કઈ દરિયા થઈ ગઈ છે એને પૂછીએ મો માણસ હીરાની પરીક્ષા કરી શકે છે રસ્તા નો જતો માણસ દવે દુકાને જઈને હીરાની પરીક્ષા કરી શકે છે એવું આપડે પૂછીએ ખરી દેખાય આપડે તો હા ભાઈ જે પોરબંદર નોંધી કરે છે એને પૂછે છે તમે ક્યાંથી લઈ ગયા નથી પછી મને પૂછે તો હું કીધું દુકાન દેખાડી દેવું પણ બુદ્ધિ કલાસી બધા ભાઈ ને એમને જીકૃતિ નાના ભાઈ પુરુષ ભગવાન પરિરો કેવો હીરો કેવી રીતે ઓળખાય એ દેખાડવું તો જય થાય છે ક્યારે કરવો એના માટે મોત માર્ગ ચંદ્રધાજ ની શક્તિ હોય તો આપડે જોઈ પુરસ્થ કરે ત્યાં તમારે ઘર માં કોઈ નઈ રાતે ઉઠવાની શક્તિવાની શક્તિ ખરી બીજો પુરુષાર્થ તો ભ્રાંત પુરુષાર મેળ થઈ જાય છે ભ્રાંત પુરસાર્થ પુરુષ કેમ થવાય બેન પૂછે પુરુષ તો અમે તને કરી શિક્ષકો મારી સાથે પુરુષાર્થ તમે કર્યો છે પુરુષ આ તો બધું કર્યું છે પ્રાયો કરી છે એક નિષાર્થ છે જોયો નથી આ ભ્રાંત પુરસાદ છે ભ્રાંત પુરસા ભ્રાંત પુષા કેવો હોય કે ગુસ્તર કરાવ્યા પછી પશ્ચાચાર કરે એ ભ્રાંત પુસ્સા કહેવાય ને પછી પશ્ચાચાર ના કરે સબાઈ ધ્યાન થઈ ગયા પછી ભ્રાંત પુસ્સા સાથે પુસ્તાર ભૂલ લીધું આપડે હજાર રૂપિયા પડી ગયા હું કઉક ક્યાં પછી હું ભોગવું તો મને વેદના થાય તમારા હજાર પડી ગયા અમારા હજાર પડી ગયા થાય ના પણ એવો ભોગવે ભોગવે ને એવો કોઈ ફરી કર્યો તો પછી ભોગવે જ્ઞાની પુરુષ એકલા જ ને ગારો પડે મારે તો હું ભોગવું ને એ માટે મારી ભૂલ ભોગવું ભોગવો એટલે ભૂલ જગત માં બધા બંધ રખે ગાડીઓ ચલાવી જોઈએ શું કરું નિશ્ચિત હોય તો બંધ રખે ગાડીઓ ચલાવી જોઈએ ના ના આ ભાગ આ પછી ટેક્સીઓ ચાલક છે ગાડીઓ ચાલક છે એટલે નિશ્ચિત છે બંધ વાગે ચલાવો એનો અર્થ થાય બનનાર છે ફરનાર નથી ફરનાર છે તે બનનાર નથી એવું હોય છે તો પછી બનવા ખેચાવો ને ગાડીઓ કર્મ કરી જવાનું એમ થયું એટલે કર્મ કરે જવાનું એવું થયું એવું નહિ ઉભારી રાખી ગાડીઓ ચલાવો શું ગાડીઓ સાવધાની પૂર્વક ચલાવો પછી અથડાય રાખી એટલું બધું થઈ ગયું આવું કેમ કે બનવાનું હતું માટે બને હું શું કહું તમે જ ને આવું દુરુપયોગ આખો કરી રહ્યું છે મહાવીર ભગવાન ના શબ્દ કરી રહ્યું છે શું બં નાની ગુજરાત તો હેસે માં ગુજરાત તો એવો પડે ને બરોબર તમારાતર ત્યાં પાણી આવીને બધો આગળ આવ્યો હતો બીજા એક વચ્ચે પોતાને નક્કી કરલી કીધી જરાય કે ન્યાયાધીશ ન્યાયાધીશ છે સાત વર્ષ નો હતો ને મારી મારી નાનપણથી એ તો બધું ખોટું ગાડું હતું એમ તો વિધાપણ કે દાપણ કયો હતો અહિયાં કઈ જથ નામાં હશે અને તમે આવ્યો હતો ડોર તો હતા જ બેને છે લક્ષ્ને ઉત્તર કઈ અને ઉત્તર માં દેવું શું કે અને હવે પુરસાદ પુરસાદ કચેરી કેટલે છે અજ્ઞાની તો અજ્ઞાની ને તો ખબર જ ના હોય ને કે ઉત્તર છે દક્ષિણ છે હા એટલે મારું કેદ કરવાનું બધા સાધુ આ દક્ષિણ ઉત્તર માણસ કરે છે મુંબઈ થી ચાલ્યા અમદાવાદ ખોલવા નીકળ્યા છે જગત આખું દિગમુર થયેલું છે કેવું છે દિગમુર થયેલું છે આ બે દિગમુર થયેલા દેખાડે છે જ્ઞાની ભલે એવું છે એવું જ્ઞાની કોઈ કાળો હોતા જ નથી જ્ઞાની કોઈ કાળો હોય તો એક હોત બે હોય કારણ કે હજુ વસ્તુ કેવી છે એકાધી જેની જોડે જે હોય એટલે વિભૂતિ કેવાય તમારી પાસે ત્યાગ કરાય કર્યા કરે શું કે પુસ્તકો છે શું છે સર કશું કરવાનું દેશ માં ઉકેલ લેવાય આપના સંસાર માં તો જીત ધમતું નથી પૂછાથી ખર્ચે રસ્તામાં જતા રાજકોટમાં અને હાથમાં એમાં પાંચ હજાર રૂપિયા ત્યાંથી લઈ ગયો મારે તો જાય તો થોડું ઘણું અનુભવે અંદર થી આત્મા અમે તો શ્રીમંત્રી અમે વાંચીએ છીએ એના ઉપર દાળો કરે છે શ્રીમતે કહ્યું કે શું કહ્યું છે બીજું કાંઈ શું જ ના દેહ ને હાથ માંથી ક્યારે થાય જુદું છે જયશ્રી જય શ્રી જય શ્રી ખી જયારે સંતાન નામ આપેલું છે સંસાર નું નામ આપેલું છે શાંતિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શાંતિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ થોડા નથી આત્મા નું બધા જ ગુણ છે શાંતિ ના પછી એ તોય ના ફૂટે શું મોફમાં જાય તો ભાડી અત્યારે હજુ નથી પ્રભાવ જઈને વધતો નથી કરવામાં આવે તે બંધન છે એમ અમારું હૃદય છે આવું જે વાક્ય સમજે સજીવન મૂર્તિ સમજાય છે શું અમે માવી મારીને માવીને જોડો છે ને સદી મૂર્તિ વગર માવીને બધા લાખ વતર બધું નહીં જાડવો પડે શું કે સદી મૂર્તિ તમારી પણ હા એ છે શું કે છે ને ને જાય આ તો શકે શ પોતાથી જ આત્મા માની બોલે છે ગુરુ નું મહત્વ કીધું છે સજીવન મૂર્તિ તે પાસે કેવી જ્ઞાની પુરુષ કે જેને નિરંતર આત્મા ઉપયોગ છે કેવાય નિરંતર નાની પછી વ્યાખ્યા થાય કેટલી બધી મોટી વ્યાખ્યા પ્રમાણે જીવન કાઢવું આ પ્રદર્શન નિરંતર આજ્ઞા માં રહે આ બધા છે અમારી આજ્ઞા માં આજ્ઞા માં રહે એજ મોક્ષ ચિંતા થાય અમારી જોખમદારી એમને ચિંતા થાય સંસાર માં રહેવા છે તો ચિંતા થાય જવાબદારી અમારી એ નિરંતર આપે મમ મારે જાય તો સંશાન આ જાય નિષ્ણાવી શકે એમ છે પુરસાદ કરતા એટલું આક જાય હજાર પાંચ હજાર રૂપિયા થઇ જાય કોઈ આત્મા થી પેલું લઈ જાય નોય છે અને પેલો લેનારો છે નિમિત્ત છે એટલે એનો નથી નિમિત્ત નો દોષ નથી મારા જ કર્મ ઉદય મને બની જાય મારા કર્ ઉદય જાય છે એટલે આપડે પેલા લઈ જવાની ઉપર ચમતા સાંજ વખત રાખ્યા ને તો ના રહી આપડા દેખાડે બે તરફ બે દેખાયા બે ત્રણ વખત રહી ઘણા વખત રાખો બસ થઈ ગયું સારું મેં તમે પોતાની છે ઘણા આપડે ઊંઘ આવે તારે માર્ગ માં પુરસાદ નાય છે એ અમારે દેખાડો પડે કે ભાઈ હા જે કોની ઉપર ગાળો દીધી હોય તો પછી છે તે પસ્યાવું કરજે એ પોશાદ કતિકો કરજે તો હાલો ના પ્રશ્નો કે દેખાડી પણ એ તો ઘણી બાળકો જયારે મળે ત્યારે મળે કેટલા આવતા દક્ષિણ માં એ પછી દક્ષિણ ને દક્ષિણ માં નયું શું ગુજરાતી મહારાજ ને કારણ કે ચાર માસ થી કોઈ વધારે ગુજે નઈ આ તો અક્રમ વિજ્ઞાન છે લોકો આ વીસ પચીસ હાજર છે શું પચીસ હાજર દાદા ના કાન નવ વર્ષ થયા મને જ્ઞાન લીધા એક સેકન્ડ પણ મારું મન અસ્થિર થયું શું નવ વર્ષ કૃપા પ્રાપ્ત થઈ ગયેલી રાત્રે વાત કરે મારી વાર ભાઈ અઢી ત્રણ બધા બધી વાત કરી ભગવાન કેતા ભગવાન કેતા કે આ કયું એમની બધા ટીકા ખીરા કરે છે કે આના જેવો કોઈ યુગ જ નહોતો હારે અત્યારે કે છે કયું જ ના જેવી સુવિધા કોઈ કાળમાં હતી જ નહીં આ બસ મોટર ટીવી આ બધું જયારે જે આપડે કરવું હોય તો થઈ શકે નથી એટલે આપડા લોકો એમ કે છે ભાઈ બનવાનું છે બનશે નહીં બનવાનું કોણ બનવાનું છે એટલી ખોટી વાત એટલી આ જૂઠી ઝંઝાળમાં લોકો સદાયેલા છે the